નાનો ઉમેશ ગમે જોશ ખાય ને ભાઈ બોલાવજો કલ્પના કઈ કલ્પના કલ્પના બધી કલ્પના ની જ જાળ અને એને સાચી તે જરૂર નહિ વિચારવાની જરૂર આપડે જે ધંધો કર્યો હોય તેનો પણ યોજના કરતા રહેવું નહીં રહેતો નથી ને કોઈ જન ભલે ભલો ભો જીતું મુંબઈ માં રહી જીવ આત્મા થાય ને ટૂક બદલવાનું કાલે ભગવાન દેવકો ને જે જે કાર્ય બોલ્યું એયા તે જે ઇક્નું પ્રયત્ન મને રાજ્ય માવતા છૂટી ગયો મને સેવાના હેત રહેતા પરિતિ નંદસ મારો આયું હવે ના ઈરાદો પડ્યું નથી તો ક્યાં ગયો રાજે ક્યાં ગયા હતા યે જે વાળા દેગા બે ભાઈઓ બરફ ભાઈ ને બીજો નાનો ભાઈ છે ને બળ એનો એવા હતા મને ઉમેશ કેતો હતો ઉમેશ કેતો હતો મને કોણ ઉમેશ ભાઈ મારો પેલો હર્મલ મિત્રો આપણે દાખલા અમુક તરીકે ફાળવાની ભૂલી છે જિંદગી પર દાદા કેટલા બધા જન્મ મારા થશે પણ જે થાય પણ આ તો નઈ જ ભૂલાયો ગજબ નો આપી દીધો દાદા મારા તો સપના માં જ આવી ચીજ નથી કે હારું આને લીધે થાય છે જબરદસ્ત બતાવી દંટ્રોલ કરવા દાદા હું ફડરા નસ કે અને જેસે પૈસા પર બે ચુંડીને યાર એ ફલાસો થઈને રહેવા ઠીક છે મને જાણ દેજો અને સાર નહીં પાને ના પામે તે કરી લઈ લે ઉલા છે તજોર તૈયાર કર મોટા મોટા સ્વભાવથી જ પગલ છે સ્વભાવથી જ પગલ મુ દાદા એવું કૃપા આત્મજ્ઞાની પુરુષ ની કૃપા વિના બને પણ નહી હો આત્મજ્ઞાની એ ના જ્યારે આત્મજ્ઞાન ભેદ વિજ્ઞાની ભેદ વિજ્ઞાન ભેદ વિજ્ઞાની જે પાર પણ જગતના પાર પણ આપનું જ્ઞાની જરા કાલે મનુભાઈ આપની વાત કર આપડે સત અને અસત વિશે સત્સંગ બહાર પડ્યો છે ને અથવા એમાં આપે એક કાળ તત્વ વાળી વાત સમજાવી એટલે આ જે ફ્રેક્શન છે બધા આ દિવસ મહિનો વર્ષ અને એની અંદર વિસર્જન કરે છે છ તત્વ માં એક કાળ તત્વ જે છઠ્ઠું એક તત્વ આપે કહ્યું છે ને આ સમય તો જે વ્યવહાર કાળ વાત કરી છે ને એ નહીં પણ આ જે સત જે સમય છે એવું એક કાળ તત્વ નાશ થઈ જાય પછી નાશ થયા જ કરે તો બધી અવસ્થાઓ બધું આમાં બધું બદલા બધું બધી અવસ્થાઓ જૂની થાય છે અવસ્થા ઉત્પન્ન થાય છે અવસ્થા જૂની થાય નાશ થાય નવું કશું થતું તો જન્મ પણ એક અવસ્થા જન્મ થાય બધી અવસ્થાઓ માં જ આવે નવું કશું દુનિયા માં બનતું આ તો લોકો ને જન્મ છે અવસ્થા જુનાવ છે વસ્તુ જુનાવ કશું છે પણ એ કરે છે કોણ એ કાળ કરે પાણી નર્દા નું પાણી ત્યાંથી વસાય કરે છે દરિયા ને મળે છે એમ બુદ્ધિ છે એમ કોણ એની સેવી જાય છે બધું આ બાજુ ક્યાં ખબર પડે સહજ નિમિત્ત બધા કાલે નિમિત્ત આ થાય છે પેલા ભેગા થયેલા હોય દુઃખ આપી જાય અભિ કહે સારો બેઠો સુખ આપી જાય તો અભિપ્રાય સારો બેઠો રાખ કહેવાય છે અભિપ્રાય ખરાબ બેઠો તે જ કહેવાય છે ये अभिप्राय श्रह जन्म पाए आज आ तारू चाहिए डो बुद्धि नुज है बुद्धि नुद्धि मालिकी भाव उत्पन्न से मरी रहा अहंकार मदी तो मालिकी भाव कोई पण वस्तु नहीं के व्यक्ति ऊपर नहीं संबंध नहीं को मालिकी नो भाव जागे के मालिकी भाव से मदी जन्म तो हो से हूं पण हूं पण क्या है नहीं कि हूं से आ सब लोगों के तू जो बैठे हूं से थे ना कि गए थे बराबर સંબંધો માં બહુ માલિકી ભાવ હોય બુદ્ધિ દેખાય જુદું અને તેથી કરીને એ થાય બુદ્ધિ જુદી દેખાય નથી ગયું એ અભેજતા લાગે નાખ્યું કરતા ભોગતા છે એનો જ ભોગવો એનો ભોગવતો એક